વાત ના સ્તર રોગડું ફર પણ તમે જો તમે મુલાકાત ફળ ના મળે વિશ્વાસ દર્શન કરતા આવડે વિશ્વાસ નહીં આવે તો આ રીતે મૂકો તો ભરાયુત બાળક ને ધ્યાન એટલું ધ્યાન આપવું પડે ને કે આવી રીતે ભરાય હા એમ તો અમે कर परमात्मा प्रगट थे ज्यादा परमात्मा प्रगट थे ज्यादा करावा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 તાંત્રિક વિદ્યા હોય તો મારી નાખે ના તાંત્રિક વિદ્યા નહીં આપણી આપો છો કે અપરાવાણી થી આપો છો પરાવાણી થી પરાવાણી કોને કેવાય પરાવાણી આ બોલે છે તેને આ જે વપરો છે ને દુનિયા માં પરાવાની હોય નહીં કોઈ જગ્યા હોય નહિ નથી આ બોલે છે ને એનો માલિક કોઈ નથી તમને દેખાયું એ બોલે છે એ જ જોવાનું એનું માલિક ફરી કાઢવાનું હું બોલતો નથી હું તો જ્ઞાતા દસતા છું આ વાણી બોલનાર ફરી કાઢો હાથ પરાતો જો પોચરો બે જાય જો આખો ભૂકુમ ચીધ્યું અમે નાખી સીધો બેસીએ અહિયાં આગળ એક જેત્રી પછી જઈને તો વિનંતી કરીએ પોંચરો બેસ છે ચારસો વોટ પવર્ટ છે કોઈ જીવ પહોંચ્યો હોય નઈ આ હિન્દુસ્તાન લોકો પાછડા કરવા પડશે જો પાંચડો હો ને તો ભગવાન કે ચેતા ભગવાન તારી ત્યારે ભગવાન ક્યાં વાત ભગવાન સરળ છે સહજ છે સુગમ છે અને સર્વત્ર પ્રાપ્તિ છે પણ અને ખાવાનું પીવાનું છે તો એ ચિંતા પારો બની કરો કૃષ્ણ ભગવાન તું ચિંતા ના કરી ત્યારે કૃષ્ણ ભગવાન આપડે કયા સારું ટોગ કૃષ્ણ ને ગોંટતા નહિ થાય કૃષ્ણ ભગવાન હાર્યું કે ચિંતા ના કરી શું ખોટું નથી માયા જીવ ને કૃષ્ણ ભગવાન કહ્યું ચિંતા ના કરી માયાવી જીવ ચિંતા થાય કૃષ્ણ ભગવાન કહ્યું કે ભાઈ તું ચિંતા ના કરી હું બેઠો છું પણ આ પોંચરા નહીં બધા બધા કૃષક એને તો કયું કે કર્મ કરો હા કોઈ પહેલી એવો છે જ કોઈ કર્મ તો બહુ જ છે કર્મ કરો આ બધી પ્રકૃતિ પહણ ના અમે પચાસ રૂપિયા કરે શું કરવું પડે બધા એક કોટી ના જીવ પર્ચાદાર પાંચ હજાર થાય એવા નહી તો મારે હાથ દુખદ છે પાસે પડે આવ્યો હાથ દુખામાં પર્ચાદ લેવા આવ્યો જેવા બાકડી પચાસ કોઈ ખાય છો નથી આકડાઈ જાય હા તે વળી વળીને મારી પચાસ થઈ ગયો દમ દીકરી ગયો કરવા જ પણ હિન્દુસ્તાન ના લોક છે સારા લોકો છે ઊંચી જાતના લોક છે પણ એને બીજાને પોચલો ના જોયે એટલે આડા શબ્દો સમજ્યા આડા આડા આડા થાય નહી કોઈ વાત આડો થાય ના થાય કે એને આડો છે પોચલો કરવો પડે જગત માં કોઈ જગ્યાએ મારખા ના હોય વીસે જ મારખા વાળા શોકીન છે આપવાની પ્રકૃતિ પ્રકૃતિ ના હોય તમને એવું લાગે તો તમારી પાસે જોવાની આતું હતું હમણાં દેખાય નહી કઈ વાતો હોય આ તો દિવ્ય શક્તિ વાળા લોક છે બેઠા છે જેને ઝાડ પણ બધામાં આત્મા પરમાત્મા દેખાય તમારા માં શું પરમાત્મા દેખાય દેખાય છે તમને દેખાયો તો એનો આકાર કેવો છે કેવો દેખાય છે એ જાણવું છે ના એ કે નઈ તમને તમને તમે ઉઠે ચગા પડી જાય ના પડે અનઆત્મિતે સંકવર આ કમી સંકવાય ના પડે એને કહેવા દોને એ કે નિર્જન નિરાકાર દેખાય છે ભાઈ એનો આટ ખબર પડે એને કરવા દો ને આત્માને શું ખબર પડે મને પડે ભાઈ રીઅલ વ્યૂ પોઈન્ટ જી કરે છે એવું કે તો શું કહેવું એનું વર્ણન કરવું પડે આત્માનું વર્ણન કરવું પડે આત્માનું વર્ણન વર્ણન ભાઈ માનવાનું તમારે આવી રીતે કરો આવી રીતે પરીક્ષા કરો અમે નથી તો તમે કોણ છો એ જવાન તમે કોણ છો તમે કોણ છો હવે તમે બોલ બોલ કરો છો કોટી પર હજુ પોતાવે બોલે છે ભ્રમા નથી બોલતી નામ શું નામ મારું નામ દેહાદીપ થી કાંતિભાઈ દેહાદીપ થી કાંતિભાઈ કાંતિભાઈ હા કાંતિભાઈ છો તમે ખરેખર જોવા દેહિત કાંતિભાઈ સરખાદી પરોક્ષ નો ફેર થાય એવું થાય આસન મારી આસન મારી ને બેસી જઈએ હોય નઈ તારે બધો કાંતિ વિગત છે એ કહે છે કે એમને આત્મા દેખાય છે એ આત્મા નું કઈક વર્ણન કરાવો તો અમને કઈ અમે કઈક સંતોષ થાય શું વર્ણન ગુણ ગણવા છે સમજાવો આત્મા અનંત જનંત દર્શન મળો છે સમજ મારે વાક આપવાના હોય એને દોષ નથી આ કોને કોણ ગુરુ મળ્યો આવે ડકો આ દુનિયા માં કોઈ ખોય કે परिवर्तन चेतन कहवा चेतन हिंदुस्तान बाबा छोटा हम तो भाई जड़े आ जड़ नुज पर जगत तो जगत આ કરવા માટે સાકાર થવું પડે તમે સાકાર કેમ બન્યા નારી પુરુષ છે દાદા ભગવાન તો મહી છે દાદા ભગવાન પછી તમારે આપવો તમારા ગુરુ નો માસ નામ ના તમારે તમને કહીએ મારા અને જરાય વિચાર ઘેર વડવાડે વડે આત્મા જોવા પૂરતા આપેલા છે આત્મા જોવા માટે આપ્યા છે કે બીજું કશું જોવા માટે માત્ર માં જાગ પણ જે માત્ર આત્મા જોવા માટે આ દિવે ચક્તિ આત્મા આત્મા જોવા માટે હા આટલા જોવા માટે આ જોવા માટે બધું દેખાય તમારી ચોપડી ના આધારે કઈ ભગવાન ની ચોપડી ના આધાર નઈ અમારી ચોપડી ના આધારે અનુભવ ના આધારે અમારી ચોપડી સુધી દિવ્યા ચક એમ કે છે કે આત્મા કાકાર માં પ્રવેશ કરે એટલે એને આકાર માં આત્મા કાકાર માં પ્રવેશ કરે જ ના આ કોને મારી આ લોકો આ લોકો પૂજાવા માટે ઉભું કરેલું છે થયો નહી આ બોલે છે ને જુઓ આ બોલે છે તેને કેવિંદ બોલે છે પણ એ કેવો કે બોલનારો પ્રભુ એવું છે એટલે ભરેલા હબજી છે કે શાસ્ત્ર જ્ઞાન થયેલા હું હું જ નમસ્કાર કરું છું કારણ મારે ચાર મારે ચાર ડિગ્રી ફૂટે છે અને ભગવાન નામ તક જો આઠ ડિગ્રી છે મારા તક જો છપ્પન ડિગ્રી છે એટલા માટે આ બોલ એવું થાય ચિંતા કેમ થાય છે અને ખીચડી ખાતી હોય તો સંદાસ નહીં કેકાર ના લોક છે પણ આપણે કેવું મારી ચિંતા મટાડી મટાડે એ ખરું મને એમાં સામી વ્યક્તિ આત્મસંતોષ થવો જોઈએ તમે કહો એટલે સામો માણસ માની ના દે ધ્વજ મનાવી દો તું ધ્વજ મના આપી દઉં શું કેમ એવું છે બી દુઃખ નથી કોને કેવાય બુદ્ધિ હોય તમારે બુદ્ધિ બિલકુલ નહીં તમારે બુદ્ધિ નો એટલે ધન તો બધા બુદ્ધિશાળી હોય કે મને કસો નદો નહીં ના પણ એક પ્રતિધીતરે તેને પાછરા નહીં જauru પાછું ઊંધું કરે પ્રતિધીત ના થાયને ભઈલબે કેલા તમ ભગવાન જગા મગ તને ગ્રાતે पुछे पड़ा, आपने विचार हो आप बीजा ने हेल्पफुल जा तो घनी वक्त बने घर में पूछा वगैरह बड़ी सलाह अपाय जाए तो व्यवहार में केवी रीते रहू लायका शु करू आप જેમ થઈ જાય એ રીતે પૂછે જ નઈ કોઈ પૂછે पूछे नहीं अपन बीजु काम बता पेलू कर विचार आए कोईने सलाह अपना પૂછે તો પૂછે તો बोलिया उभू तू बोलवा સમજણ કેળવાય હશે આ કમલેશ ડાક્ટર આ લોકો ની સમજણ કેળવાઈ હશે ભરતભાઈ પૂછે છે તારી કોમન સેન્સ છે તો તું જવાબ કેમ ના આપી શકે આ લોકો ની છે અમે તો ઘૂંચાઈ પેલા પેલા વિચારવા કે અમે શું કરીશું ત્યાં કામ બતાવી દીધું હોય વાર લાગશે ના અટકાય એના માટે એ એ એ ને જાય પ્રગતિ જોઈ એવી થાય ને જ્ઞાન માં પ્રગતિ થાય તલાવ બેઠા બેઠા બુક આવી પડે બે કલાક થી બધી બાબત થયા ને परिणाम पान बहुत आ ज्ञानी दिशा जो वजा तो मार प्रगति बड़ी પ્રગતિ વધારે થાય ને દિશા વધારે પ્રગતિ વધારે થાય ને એટલે આવડી જાય ખુશ થાય કરે એને આવડી મારી પણ લોકો ખુશ એટલે મને બધું આવડી महात्मा खुश बीजा हो सी जरूर જરૂર નહિ થાય ના બીજું બધું ક્યારે આવડશે આ જ્ઞાન નું आत्मा क्य आ ज्ञानी ज्ञान खुशे ज्ञान के फाइलो फाइलो जोड़े बेगी घर भेगी था है। तो ते वगत खुश करवा सारख बंद कर दियो ખુશ હોય છે નજીક રમલાખો વધારે થાય છે પછી બાજા વડે क्या तारे है ने है ने। तो, तो प्रकृति क्या बदलाते प्रकृति में हजू कचास रही गई है खुश कर प्रकृति तो बहुत माल भरी लाइन आल भरी लाइ प्रकृति पर विश्वास रहता है प्रकृति पर विश्वास रहतो थी। लाके ने में काम रहने का जानवर मध्य सीधे जानवर मे अपने लगे ભાઈ છેતરાઈએ એટલે ખબર પડે છે આ ધ્યેય માં ડખો ડખલ કોણ કરે આપણું આ ધ્યેય છે માં વચ્ચે ડખોડખલ કરે છે य तो जाज जे क्रमाचाल हूँ ने मा डखो डखल करनार कोग छेने जे माई पाचो हडी करनार कोग छेने तो ये ना कि तू हडी करनार हूँ एकले तू जयने अगमस ये ये तो हांक लिश्चा जांक का तो कौन बंने बदा <laughs> <laughs> <laughs> जन है बंने ओ करूंगी करता जबरदस्त फोर्स वाला है તો મારે લશ્કર શું કરવાનું મારે લશ્કર શું તૈયાર કરવાનું વાત માલ જે બે જુટે છે એમાં બે જણ ઉભા થાય બે જણાવે નીકળે પોતાના રાગે પાડવા માટે હેલ્પફુલ ના થાય પ્રકૃતિ નો સ્વભાવ આડો હોય ને તો એના માટે કોમન સેસ કેટલા વિષયની બાબત માં પણ એને નથી સમજાતું જોખમદારી પોતે આડો હોય તો નુકસાન કરે નહી દ્વારા જ ખરાબ જો કોમન સેન્સ નુકસાન કરે एक पुना पुना पुना पुना पुना आ, एक ले था एने अवड़ी तरफ में फोर्स करे पुना पुना ले, बचाओ, बचाओ करता है। ले, बचाओ करे करे इले करता कपट करे तो, तो नुकसान नुक મને આમ ખ્યાલ આવે બુદ્ધિપાજી કોમન સેન્સ પાજી પેલામાં ગે ગે ખોટ ખવડાવે કપટ વધારે સારી થાય ઈ ચાહો એ તો લાભમાં લઈ લે દે દે ક્લિયર દેને આયે બુદ્ધે ના હિતમાં રહેજે ઉડી જાય પાછા આવના હા પાછા નડી લે ને એ સંજોગા વસાતે માલ ફૂટે છે ને એ સંજોગ બાજે એનો કોઈ ટાઈમિંગ હોય છે દલ ટાઈમિંગ વર્ક પર જોય ની ટાઈમિંગ હોય છે દલ આ સિતાકા બધું અવરું થાય પોલું પોતાનું હળવું હોય ત્યાં મિનેજ જેવો કઠણ હોવો મીનેશ ને કેરીબાર કહેશે કોનતી કોણ રડતો હા દેવમાં હું તો આમ જ તારીખ 26, દસ ત્યાસી ડોક્ટર કે શાંતિ થઈ તો આ તો પૈસા હોય તો અશાંતિ લક્ષ સ્ત્રી હોય તો અશાંતિ છોકરા હોય તો અશાંતિ બધું હોય તો અશાંતિ કારણ શું લૌકિક બધું જે જાણ્યું છે લૌકિક અલૌકિક જાણ્યું નથી પુસ્તકોમાં લૌકિક જાય ચાર વેદ ઇઝ નો અલૌકિક અલૌકિક ખોલ ત્યા ન અલૌકિક છે વાત તો ચાલી જ પડશે કેમ હતી ચાલે તમારી જાત ના જાણતા હોવાથી નામ ને દબાવી પડ્યા લોકોએ ઓળખવાનું સાધન વિક્રમભાઈ તો તમે જાણો લોકો નામ છે પણ નામ તમે દબાવી પડ્યા અમારું આપડે ઓફિસ માં જવાનું છે ને અત્યારે પાણી છોટવું જોઈએ એમ દસ હજાર પચપન હજાર પાણી છોટી જેમ આપજો હમ બે દુભાઈ જી એના મનમાં વિચાર ય બધું મન જોડે આપડે સબંધ ના રહ્યો નઈ એટલે ખબર જ નહીં એને દરવાનું સારા વિચારા જોયા ખબર આપડે તમે આવે ડબક હોય તો ના આપે પળ અને કોટી શ્રદ્ધા હોય ન્યાયી હોય તો ના પળ આપે અન્યાય લેવાનું હોય શ્રદ્ધા તે વાતાવરણ શુદ્ધ છે તેનું અને જ્યાં સંતો હોય ને તે જગ્યા નું વાતાવરણ શુદ્ધ હોય અને એમને ગયા પછી અમુક સારું એટલે તીર્થ કેળાય અન્યાય કરીએ તો ફળે નઈ નહી લોકો આ જમતી દેવા ના દે તો બધા દે પોતાના પૂરતી હોય અને સુક્ષ્મતી જ કેવાતી જ કે છે કે નારાયણ છે પાણી ભર્યું નથી દુનિયા એમાં લોકો આકા છે હું આમ કહી નાખું આમ કરીને ઠંડા શક્તિ ને પાછા લોકો